भगवान तो स्वरूप तब पोत भूल सी से अहंकार उभो थे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 સારું જ પ્રોજેકશન છે આ દુનિયામાં હું છે માટે આપડે કે તું રાજા છે રાજા થઈને ભરવું રાજા થઈને ભરવું ભરી એટલે પણ આવ્યો એટલે આપડે ધમે કહી દેવાનું ફરી આ પડઘા છે પડઘો પેલો હોય કે અવાજ પેલો હોય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 પણ સુખ જ જોયતું આવું કલ્પિત કલ્પિત તો સુખ આપો લોકોને દુઃખ જોયું આપો એક આ બધું જ પડશે ગપ્પા કેમ તમને લાગે ગપુ થાય એને તો નિવેડો આવે આપણે પાડ પાડ દઈ શકાય એવું છે આ તો ગુચવાડો લો આપડે જે પ્રતિક્રમણ કરીએ છીએ ને જે કોઈ પણ જે ભૂલો થઈ એનું પ્રતિક્રમણ થઈ છે આપડે પ્રતિક્રમણ જે કરીએ છીએ ભૂલો થયો હોય એનું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 અમાર કઈ દુઃખ થાય કે લોકો આશીર્વે આશીવું બોલે આવું બોલાતી છે એ અતિક્રમણ મનમાં વિચાર અવરો કર્યો તો અતિક્રમણ તો એનું પ્રતિક્રમણ કરો જોઈ ના શું ખોટું કે છે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 આપડે બોલીએ છીએ હા બોલાય આપડે ચંદુડા આપડે ઝઘડા થયા હોય ચંદુડા લઈ તો આપડે એ બે માયા મતર ભાવ કર્યા પછી હા ભેદારી મળવાનું છે ને કેવા મોકેલ બીજા ગમે તરીકે આપડે સુધાર ના બની જાય એટલે બધું મળ્યા પછી થાય અગત્યની વસ્તુ છે પ્રતિવર્ષો દિવસ થાય છે તરત છૂટવાનું થાય છે અને પેલું નવ કલમો છે તમે બે વર્ષ ટિકિટ મળ્યા ત્યાં પછી પડી તો બેટા છીએ એમ કે પેલા છૂટો થાય આ કરવાનું અને પેલો તહેવાર છે નવકલ્પ એટલા માટે નવકલ્પે આટલું એટલે કેવા દોસ્તો ભરી હોય કે ઘણા અવતારો સુધી ચાલે અવતારો બહુ પણ એવા પર્યાય બરોબર ઘણા અવતાર અહંકાર નહિ લાગે અહંકાર દરેક અવસ્તાર લોટા બનાવવાની શું બન્યા લો કરે પછી બે ચાર ઉદાડા પડે બધા ઢગલા અટકાય છે કે ના આવશે કાંગ નહી છે એટલે અમા કઈ જોગીયા નાખે જોગીયા તો હોય ને આપવાનું મય આપવા આપતા હું છૂટે નહીં બધી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 તારે લોગ થી આપડે તૂટીએ લોભ ને વઘોઈએ કોઈ નાખે ચાલે ચાલે પછી એને મન બદલી જાય પછી ચાલે પણ બધું બધામાં લો ખાવા પીવા માં કપડા લસા શાક લેવા જાય ને હિન્દુસ્તાની પછી ધૂતા અમારું બધું ઉડી ગયું પડ્યા મંદિર માં આપણું નીકળે નહિ એટલે ખર્ચીએ નહીં ખર્ચેલ મંદિર માં ઓછું કટેલ એ બધું પણ વાહ થાય એટલે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 સાબરમતી મહીસાગર નું તો બારોટિયા ઉભા થયા બે બાજુ નીકળી રહ્યા દાદા એ ક્રોધ પ્રધાન પડે મહીસાગર પાણીમાં સ્ત્રોત બઉ જ હોય જબરદસ્ત હોય નઈ પણ ખૂબ જ કરે ચાલીસ લાખ આવતી હતી એવું આજુબાજુ કાપી નાખે અમારા લોકો ધંધા એવા કરે એમ નઈ કે ભાઈ કાપી નાખે કાપી જોઈ લઈ એ શું કાપી નાખવા દાદા એ તો વીરતા માને એને તો વીરતા કેવાય તમારે ત્યાં સૌરાષ્ટ્ર માં ત્યાં પોતાના જગત ના આપડે રક્ષણ માટે કે બીજા એના માટે બાદ કરવાની મયુભાઈ ભયુભાઈ લડે તમારે તો પટેલો પણ મયુમય લડે પાલ વસંતભાઈ પૂછે કે આપડે શોપિંગ કરવા જઈએ અને સસ્તું શોધીએ કરો એમ કર ના હોય ને જાય તો આગળ સારા ને સારું કાપડ લાગે એટલે પછી શું ભાવ છે દાદા અહિયાં એવું ના ચાલે અહિયાં અહીં તો તેલ બુકે ક્યારે જ જાય લોકો હોય તારે ફળખર કરે ક્યાં સેલ્સ છે બે લોરલ માં ખબીજે કરે શું કહે હોય ને ના ભોગવે તો અહિયા શું છે અહિયાં ની સિસ્ટમ શું છે દાદા કે નવો નવો માલ નીકળે તો ફેશન ખાતર બઉ ભાવ થી પછી વિવેક રાખવો પેલું લાખો કેવાય ખાતર મોવાય તો દાદા ભાઈ પૂછે છે કે જો બે ડોલર માં હોય તો વીસ સુ કામ ખર્ચવા જોઈએ હા એમ પૂછે છે બે ડોલર માં વસ્તુ એના માટે બેસી રહું એ ખોટું છે શું કરવું એના માટે રાહ એ તો અંદર અંદર અંદર જાય ને ખબર તો જ કે ભાઈ આ જવાની રાહ જોઈ એ લો ના હોય ને આપડે ગયા મળતું હોય તો પેલા અહિયાં તો એને બધું આયોજન કે ટાઈમ ટાઈમિંગ નું બધું આયોજન કે પ્રમોશન કરે બધા માને પણ આમ ઉપર રીતે માનતો નથી ખાનગી રીતે તો માને જ છે પોતે પ્રાઈવેટલી માને જ છે અને ઉપર માનતો નથી વોટિંગ મળે એવું તો નહી માનતો છે અને આ લોકો એવું કયા વેરી ના બોલે તમે સમજાઈ ગયો તમને એટલે પુનર્જન્મ તો છે તારો સાબિત કરવા હિન્દુસ્તાન ના બધા મરી ગયો આઠ વાગ્યા જન્મ્યો જીવો અભ્યા ભાઈઓમાં એક ગરીબ થઈ ગયો એક જીવન થઈ ગયો એક કાળો હતો એક ગોળો હતો ને એ બધા એ બધા કરના નિયમ બતાવે પણ તે આજે લોકો શું કે છે જાણશો એમનું કેવું ખોટું નથી કરનાર નિયમો પણ આ લોકો શું કે છે એ તો ભગવાન ઈચ્છા જ હતી ઔરંગાબાદ એમને ત્યાં ગયા તા ઔરંગાબાદ માં એરપોર્ટ ઉપર કોણ હતોલોજીસ્ટ્રેડી હું હતું પુલા બાઉ પુલાન બુલા બધું છે બધું બધું ધમાલ જોઈએ આ કોણ છે કોઈને પૂછવાનું કે દાદા ભગવાન છે ત્યાં શું બધા હેલ્પ કરે મારે પુનર્જન સમજવું કંઈ હેલ્પ કરે ત્યાં બધું હેલ્પ કરશું મારું યાદ આવ્યો અને કહે છે હું પુનર્જનને આ તમારું હિન્દુસ્તાન માને છે એ હું તપાસ કરવા આવ્યો છું કારણ કે હિન્દુસ્તાન એટલું જ માને છે બીજા કોઈ દેશ માનતા નથી માટે વોટિંગ લેવા જઈએ તો હિન્દુસ્તાન ખોટું છે એવું છે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 તે માન્યતા ને સાયન્ટિફિકલી સમજાવું પાંચ જોડે રહું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 સાયન્ટિસ્ટ આઈડિયા એટલે પછી બોડી માઇન્ડ એન્ડ સ્પીચ એ ઇફેક્ટિવ છે શું છે ઇફેક્ટિવ બે વાુ આવે ને પણ ચાર્જ પડે એટલે ઉડાવી ના હોય લડે એને કઈ બુદ્ધિ હતી જરૂર ને એને કઈ બુદ્ધિ હતી તમને બરફ તમે સમજી જાવ બરફ છે બોડી ઇફેક્ટિવ છે માઇન્ડ ઇફેક્ટિવ અને સ્પીજ પણ છે પણ કે ઘરમાં ઇફેક્ટિવસે કેમ તે મને કેમ ખાતરી થાય તે બધાને સમજાવું કે અમારા એક બાઈને છે તે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 ગોળી નીકળ્યા જ કરવા માંડ્યું ઘર બંધ ના થાય તે બધા મિશન હોસ્પિટલ ડાક્ટરો બધા આવ્યા કઈ ઉપાય ચડ્યો નહી ઉપાય ચડ્યો નહી આનો કારણ છોકરાનું બચ્ચાની આંગળી બરોબર રહે આમ દબાવે ખરા એવી રીતે એ થઈ જાય આમ લોકો દબાવે પણ હજી એવી ને થઈ જાય એટલે પછી જે બંધ કર્યું હતું તે પછી ચાલુ થઈ જાય ડાક્ટરો કંટાળે તારે ગયડા માં આયા એ ડોક્ટરો ભાઈ તમારું કામ નહી આગે છે ને ડોક્ટરો બધા નીચે ગયા આ ડોસી માં શું કે તમારું કામ નહિ કે ડોક્ટરો જોડે કહ્યું હતું કાધન નથી ચિત્તે પંચે તમે એમને તો તરત જ કેસે ખડીયો લાવો ખડીયો જોઈ લો તમે નોર્મલ માં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 છોકરા મને યસ યસ ઇફેક્ટિવ છે પણ તેથી કરી પુન્યજ ક્યાં સાબિત થાય છે તારો ગયા તાર થોડી વાર બીગ પીતા પી લે પછી હું તમને પડદો ઉગાડું હોય ને ક્યારે કર્યો તમે સમજાયું થોડું કારણ શરીર કહ્યું કાર્ય શરીર થાય છે અને સુરમાંથી કાઢ્યું કારણ ઉત્પન્ન થાય છે સમજાયું તમે સમજી ગયો દસ મિનિટ માં સમજાય છે નકાવ મારી પાસે ટાઈ પકડે મારી મિનિટ નો તો ઝવેરી મળ્યા નથી તો આ ઝવેરી મળ્યો નહી તો મારી એક મિનિટના હિન્દુસ્તાન ના હિન્દુસ્તાનની ગરીબી ઓછી થવા માટે એક કરોડ રૂપિયા આપે એક મિનિટ થાય બરોબર હિન્દુસ્તાનની ગરીબી ઓછી થયા પણ ઝવેરી મને મળ્યો થઈ તમારી પૈસા લેવાય નથી આ હિન્દુસ્તાન ઓછું થાય એ મને ભેગા થયા ને તમે સમજો ને ફેક્ટ હવે આ તમને જે ક્વોજીની ફેક્ટ છે હવે આ તમારા નવા ક્વોજી ઉત્પન્ન થાય છે તે કેવી રીતે થાય છે કે તમારે મુંબઈમાં તમારું રોટલ વાળું હોય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 उगाड़ा पे आप जाऊ के पे अंदर बेचिए आप बड़े मन में शूर कैसी हार छोड़ा बुघरा आ <laughs> <आतार के दिम्गु। laughs> तो बी सतंत्र आधार इतना समझाइए फरी क्वजिंद धोई नाइ હે કૃષ્ણ ભગવાન બોલાયા બિહાર્યા બધું રાખી છતાં ઊંધો ભાવ કર્યો એનું પચાતું માફી માંગ કરું આવું શું કહ્યું એનું થોડી જશે બધું શું કહ્યું હવે પછી આપણે શું કહીએ થોડીક થોડીક શું થોડી તેથી ચા બોલે થોડી થોડી કર્યા પેલા દવા દે ને ચંદ્રાલુ ખીચડી કરી ચાલશે સમજાયું ને આમાં કમ બંધાય ધંધો કરાટકી આખો દાડો મન બગડેલું બગડેલું બગડેલું અમારું અત્યાર વર્ષથી એક મિનિટ પણ મન બગડ્યું નથી નેગેટિવ તમે સમજાવ્યું જન્મ પુનઃ જન્મ આજુબુ જ કહો એટલે તમે એમ કહો છો ને આ જન્મ જેમ કરી આ જન્મ ના જે કર્મો કરે તે બીજા જન્મ તેનું ફળ આવે એમ એમ તમે કહો ને એમ છે એને કર્મ એને કરી દીધે કોને પણ આપણા લોકો શું કે છે દેખાય છે કર્મ કે છે શું કે દેખાય છે અને કર્મ કે છે અને કર્મવાદીઓને મારી કહે અને કર્મ બાદ ચોરી કરી ભગવાન એને કર્મ કેતા નથી ते रूट रूटकॉ रूट नहीं ते अतार कही थी मुँआ ये रूट जरूरत रूटकॉ तो ते अतरे कोई ढोल मारी परवश पड़े मारी थे। तमय है तो मरीज कर, कर्म फ चेतना हूँ करूच अहंकार कर्म अपना लोग अनेकर्म के प्रत्यक्ष देखे थे कर्म थे। आपे कई क्यों आम के भ्रांति के मतदात जव छे दादा एक दाढ़ दुखती हो तो है केजे कौन ने हेरा नहीं करवा मैं એટલે એટલા માટે ઇન્ડિપેન્ડન્ટ થવાની જરૂર છે ઇન્ડિપેન્ડન્ટ પુરુષ આયા ભેગા થાય તો સર્વસ્વ મૂકીને પણ ઇન્ડિપેન્ડન્ટ થઈ જવું નહીં તો ફરી થવાય ઇન્ડિપેન્ડન્ટ હોય ને કઈ હોય છે કે હોય ત્યારે આપણે થઈ જાય તો હું સમજ પડી ને સત્યાવીસ વર્ષથી તમે જોડે ભેગા થઈ જાવ આપડે ગજવા કાપનારો ઉત્સાહ હોય ત્યારે જોડે રે છ વર્ષ કાપતા આવડી જાય કે જયારે ભસ્તી કરીએ ને ત્યાં થઈ અને આમ જાતે હેન્ડલ માર્ચ માર્ચ કરી બત્રીસ વીસ માં વીસપણ આપવાના બધા છોડી દીધું તો આ આપણીમાં રાખીએ તો આ જવાબદારી આપણે લેવી પડે માલિક ના રહ્યા પછી થોડી જવાબદારી આવે પણ તે ફરી ફરી એ જવાબદારી કોઈ કાળ નથી આપે ફરી એ નથી જેનું છે જૂનો એટલું લડભર લેવો પડે ના માલિક જ ના રહીએ તો ઘરમાં રહ્યા ના રો વિજ્ઞાન છે કેટલો વિજ્ઞાન કેવું છે મારા જ્યાં માં ત્રણ વેપાર કર્યો તમે એમ કહો છો કે માણસ થી જરૂરિયાતો એ ઘટાડી દેવી જોઈએ તમારું કેવું એવું છે કે માણસે જરૂરિયાત ઘટાડી એટલે શાંતિ જીવી શકે માણસને શું છે કે આવશ્યક કેવાય છે આવશ્યક આવશ્ય અવશ્ય જરૂરિયાત જ છે કોઈ ના પાડી શકે એ નક્કી કરવું જોઈએ અને એના થી વધારાનું દેખાડવા માટેચાતું લીધું તમે જૂનું એક વખત પેલું આમ હોઈ ગયો કઈ કોણ ને ત્યારે દુખ્યું ઘડિયાળ છે ત્રીજા ભડકો છો તીરે સુધરે પડી જવાના રે ભડકા થઈ ગયો બધું ચક્કર ભાઈ બધું જ સારું સુંદર આવશ્યક છે જમવાનું પોષણ થાય કપડા થી મેરે આવે છે ભાવ કર્યા હોય તો જરૂરિયા એ જ દુઃખદાયી છે એવું મને એને સમજાઈ ગયું પરિગ્રહ એ જ બોજો ત્યારે એ જ દુઃખદાયી છે એવું સમજી ગયું દુઃખદાયી વધુ મારી બેગ આવડી હોય ને ખરી ગયા આ બેગ આખી બે હું મૂકું કે જૂના મારા ફ્રીસ છે તો મારે આ વાસી ના ભોજન કોજન નથી હીરાબાદ જોડે છૂટું કરી નાખ્યું ઘર જોડે છૂટું કરી કદાચ જોડે છૂટું કર્યું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 બહુ મારે આયાત્રે તો હું તો પણ મને તમારે રિસ્યુ કરી એમને કિંચિત માત્ર દુઃખ ના પડે એવું પણ તમે એમને છેત કેવાય એના ભાઈ છેતરાલા કહેવાય બધું જગત જ છે ને છેતબાજી ના પણ આટલો બધો ઊંચો નથી દાદા દાદા દુનિયા ના નથી દાદા દાદા આખી દુનિયા ના હેરાબા ના એટલો નથી બોલે એમ એમ નઈ આખી પરીક્ષા દુનિયા ગપુ ચાલે ગપુ ગપ્પુ આવે છે હું તો વેપાર બઉ મોટો હતો વેપારી મિત્રો ને જોવું પથારી કરી ના બરા કોટર જાતે આપણે એક નાનું તે બેગ ની અંદર મૂકાયું અને પછી બેગ નીચે મૂકી દે અને પછી મૂકી ગયા પછી પાછી મનમાં એમ થાય બેગ કોઈ લઈ જાય તો રોકડ લઈ જારા પછી હવા બધું બે જોયું એને નહિ ગમતું મને નહીં ગમતું ગમે નથી બધા ધોરી દે હું જેવા સંસ્કારી અમે લોકો એવી જીવન કેવી આપતો જ્ઞાની પુરુષ પણ અમારા જેવા સંસ્થા એવું જીવન કેવી રીતે જીવી શકશે અરે કેમ ને આપે જ્ઞાની પુરુષ આવે છે કરતા નથી માટે કરતા માણસુ નાખે છે જે કરતા હું આમ ભાઈ નાખું તેમ મારે પડે માસ અને કરતા નથી તે બધું કરી શકે ભગવાન ની કૃપા શીખવાનું છે કૃપા ભગવાન આમ ભાઈ ઉઠે સવાર કરી આવી જાય ખાઈ ત્રણ વર્ષ થી કેતો છું ત્રણ વર્ષ થી કેતો છું ત્રણ વર્ષ કેતો છુ એમને કહું છું આપ પકડી લાયો